આપડે રાહ જોવાનું હોય નઈ આપડું વિજ્ઞાન રાહ જોવા માટે છે નઈ બરોબર છે હું તો આ જો વાતો કરતો કરતા રાહ નહી જો તું ફ્રી આવું વાત પૂછ્યો હું મારા કામ માં હોઉં આરતી થતી હોય તો મને આરતી જ મન રાખવું જોઈએ વાત ના કરીએ ખોટું કે ચાલતું હોય પછી ગવાતું હોય તો એની સાથે વાતો કરવા બેસી જાય નીરુબેન એની સાથે વાતો કરવી પડે નીરુબેન ગમતું હોય તો કરે ને મને ક્યાં નહી કરતો મને ક્યાં નહી કરતા દાદા ને કર્યું કોઈ એવું નથી તમારે છે મારું નથી કાયદો શું કેવાનો કાયદો નથી કોન્ટ્રાક્ટ ની સરસો ની બહાર નો છોકરા તો ચીડ જાય કે ના ચીડે જાય છોકરો છોકરા એકલા જોડે ચીડે છે સ્ત્રી સ્ત્રી જોડે ચીડી જાય બહુ ઓછો ચેડાવશે પાટા ઉપર પડતું નાખે નદી માં પડતું નાખેકાય ખાલી કઈ નાખી કે હા ઉઠી જાય બનાવ્યું છે ભગવાન નહી બનાવ્યું જૈન તરીકે આપણું લગતા કહે ને જૈન માં શું કે છે ભગવાન બનાવ્યું સમજાય છે ને બધા સંપ્રદાય ભગવાન ને સ્વીકાર કરે ભગવાન છે માથે આમ નું આમ થઈ જશે તેમ ભગવાન આમ કરશે તેમ કરશે થોડી અસંતિ ના થઈ લોકો આ બધાને ટેમ્પરરી કેશે ને ટેમ્પરરી કેનાર કેનાર ટેમ્પરરી ના થાય પણ એની પોતાની ભૂલ થાય છે એટલે આ જ્ઞાન કોઈ ગયું નથી આમ પ્લસ માઇનસ કરું તો આ જ્ઞાન બધું જડી આવે એ વાત પણ દેખાય પોતાની કલ્પના માં આવે પોતાની મતી એ બસ જાય પોતાની મતી તો કેમ કરીને કમાવું આમ કરવું કેમ વિષયો એમાં જ બધી મતી રોકાઈ ગઈ છે